स्वामी स्वामी नारायण हरे हरे, संवाद अठार ना इत्योतेर न ज्यू एकादशी दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री कटड़ा मध्य दादा काचर न दरबार मुनि तथा देश देश हरिभक्त सभा बनाई बैठी पचे श्रीजी महाराज बोल आज तो अमने मन आज तो अमे मन नूप विचारी जय मन जीव थकी जुदे मन तो जीवनी उठा शा हिम होन नूप दखाणु मनस न मन देह जे। लूक ही, पे तथा हिम पे तारे मनस मरी जाए मन इंद्रिय मन इंद्रिय द्वारा तो मन शिया दुखदायी विषय भोग थीवना हृदय में पैसे जीव ने अतिशय दुखियो कर કલ્યાણના માર્ગ માંથી પાડી નાખે છે અને જયારે ભોગવે ત્યારે હિમ સરખું થઈને જીવના હૃદયમાં અને જીવને સુખિયો કરીને કલ્યાણના માર્ગ માંથી પાડી છે એ હિમાળાનો વાહ આવે ને મરે તેમ જાણવું માટે જેનું મન ગુંડા વિષય દેખીને તપે પણ નહીં सारा विषय थोड़ी बात नहीं मन नो तो केव स्वभाव जैन बाढ़ अग्नि ने तथा उगाड़ी तलवार ने जाल जाए जालवा न दिए तो दुखियु थ जो जाल दईये तो दुखियु थे मन ने विषय भोगव न तो दुखियु थो भोगव दई तो विमुख दुखिय मन भगवान आसक्त थे विषय ने जो करमृतम एवं रीते ग्रकरण न આપણે ભગવાન પાસે દોડીને આવીએ છીએ પ્રાર્થના કરીએ છે પણ એ હિમાળાના વા ને નોતરો છો ને હુમલા આ જગત માં ક્યાં ન થાય સુખદાય ને કારણ કે બીજા નું સુખ દેખે પોતાને ન હોય એટલે હોય હોય બઉ ખરી ભગવાન સન્મુખ તો ન હાલ્યો નું છે એ પણ હાલતા નથી કારણ કે મર્યું છે એને કોણ તો કે તમે બરાબર નથી એમ કોઈ કે માણસ ને ભૂલ કોઈ ઓળખાવે જ નહી હોય તો એનું દુખ તો કોઈ લેતા નથી અને એને સમજણ નથી એટલે ઉદાસ થઈ ને જો ભગવાન માં જોડાતો હોય તો ઠીક છે આ કાયા નગર છે આમાં રાજા બેઠો સીવાન ભેડો છે રાજા આત્મા છે એવું છે એવો નજીક બેઠો છે એ પોતાનું ધારણ કરે આજે અમારી જિંદગી માં ઘણું દેખાણું હોય દેખતા હોય જે મોટા માણસો એની પરખે બરાબર આવી ગયા હોય એને પૂછવા જેવા એ પાછા સરદાર અને અંધ અસવાર એના રામ રખો પારા ગયા આ જીવ પ્રાણી માત્ર ને માગે ભગવાને દયા કરી ને કુટુંબ માં સારી નાત મનુષ્યનો દેહ પાછો સર્વ અંગો સંપન હવળા કરી ને વાપરવા જઈએ શહેરી માણસો નો વાપરે એમ નહી હો ગામડા નહી નો વાપરે એને બગાડી ને વાપરે મારા કરીને ન વાપરે બગાડી ને વાપરે સગા સંબંધી માં ગામડામાં જોઈ ને બિચારા ગરીબ હોય પણ ક્યારેક બોલે ક્યાં કામ કરે કઈક વાત કરે તો દેખાય કા બગડેલા છે બિચારા એને કોઈ કેનારો સાંભળનારો નથી અને શહેર માં લગભગ લાખો બધી લગભગ ગાંડા હોય એને ભગવાન નો સંબંધ ભાગ્યશાળી ને જ હોય એ સિવાય કોઈ નવતો નથી અને એમાં એના છો કરવું મનમાં ખુ રીતે ત્યાં તમારે હવે અમારે તમારી ભેળા તો વસી જઈએ ને એટલે ક્યાંક ક્યાંક સાંભળવાનું મળે ને હસવ આવે આ ચૂંટણીઓ થાય એટલા બરાબર છે ને બધું એટલે આ જગત માં અત્યારે કઈ કહેવા જેવું નથી હવે એમાં પતિવ્રતા શબ્દ લગાડવો કેવી થાય આજે આ જગત માં ગણી પેહલા મારે હાસ ને વાત કરી હતી આ તમને બધા દેખું ને મને આશ્રમ તપ વધે શ્રમ છે એ આજની દુનિયામાં તપસ્વી નો આશ્રમ છે નહી પાછા એક પૈસા વાત કરે મજા નઈ ખાસ આનંદ છે ફળાણું છે હવે એ અમે સાંભળીએ ને કાને બિચારા ને ખબર છે છોકરા લોના હોય બી કે શું એને ખુબ ગુંદે પાછું તો દીણ નો કે આ જગત બધું ગુંડાઈ છે આ જગત માં ગામડા જુઓ આ શહેર જુઓ ભગવાન થી જે વિમુખ થયો એટલે પૂરો તપસ્વી ને સહન કરવું પડે અને અને ભગવાન તરફ જો આવ્યો તો એની ભગવાન ચિંતા કરે એની રક્ષા કરે એની સંભાળ રાખે છે ઓજા ને સંભાળ કોણ એને પોતાના દીકરાઓ ને કુટુંબી માં ના હોય હવે એમાં સંભાળ રાખે કોણ હે સંભાળ રાખે કોણ અને જે ભગવાનને ખોળે બેઠો એના ભગવાન રક્ષક બની જાય છે આ જગત માં ભગવાને મનુષ્ય નો જન્મ આપ્યો કઈક હું જયારે આવી એટલે જગત આમ જ આ કરે કમાવું છે જો અમારા છોકરાઓમાં એ બહુ દેખાયો એ મેટ્રિકમાં પાસ થાય ને ખોલ થાય એન્જિન કહું છું ડોક્ટર થવું છું ફલાણું થવું છું ત્યાંથી લાગી પડી અને બિચારા ને બેઠો રાજી પહોંચાય મારો છોકરો બઉ હોશિયાર હોય શું કરે છે છોકરા ને રંગોવાળીઓ કરી અને વન માં મૂકી દે કોણ એને એને કોણ છોડે જંગલ માં ત્યાં લગભગ આવું એમાં આરા કુટુંબમાં તો બહુ જ હોય રણગોવાળી યાદ કરવાના લ્યો રાત્રિ દિવસ આત્મા આત્મા ઉનાળાની લુપ જેવું થઈને બેસે શિયાળાના હિમ જેવું થઈને બેસે ખુબ મન ધાર્યું આ જગત માં મેળ્યું ને સુખીયા ગયા એટલે હિમ લાગ્યું આછમાં પડે ને બળત્રી આ જીતે એ ઘડીક રાજી થાય એને તો પૈસા ગયા અને દુનિયા એની ઠેકરી કરે પાછી જો ભગવાન નો માર્ગ એ છે હારવામાં લાભ છે માં તો લાભ છે આયા તો ગીતામાં ભગવાને લખ્યો એ યોગ ભ્રષ્ટ કહેવાય સૂચનામ શ્રીમતામ દેહે યોગ ભ્રષ્ટો ભીજાય ભગવાન કે કઈક અધૂરું રહેશે આવા પવિત્ર શ્રીમંતો ને ત્યાં હું જન્મ આપીશ જન્મ તો મારી ઓળખાણ થઈ જશે એટલે એ જીવનું કામ થઈ જશે ભગવાન ના માર્ગ માં અધૂરું રહેતો લાભ આવડામાં તો અધૂરા બે મતર્યા તો હર્યો લ્યો ઠેકડી જ કર્યો અને એની રાત્રિએ ઓઈલાનો વરઘોડો કાઢે ને એને ડબ્બા વગાડે ને ડાંજ વગાડે ને ઢોલ વગાડે ને ઓઈલા ને ઉંચકે અને ઓઇલેજુ એક બાજુ બાળે એક બાજુ જગત ના વ્યવહાર માં જીત્યો તો આવ્યો છે માની લ્યો અને એમાં ચૂંટણીના નિયમ માં તો પાંચ વર્ષ વધારે કઈ છે ત્યાં ખૂણો ખોળી બેસી જાય પછી આ બીજા આવ્યા હોય ને એ કામ કરતા હોય ને કામ આવડતા કરે એની કોઈ પૂછે નહી એનો તોય એકલો એટલો બડાઈ કરે આ ગામડામાં અમે જોઈ છોકરા કામ કરે તાવ હોય બિચારા ભણ તોય મારો કરે હો એ અમારો વારો હતો ને આમે આમ કરતા મારા ને કઈ ખબર ન પડે નાથ કાઢી બિચારા ઉલાડતા હોય શું કરે તીધું હે એ ચાલી શકે ભગવાન ને મૂકી ને કેવળ જગત માં બેચો બેચોર્યો એ બધા દાંત કાઢેલા બળતો ની બેઠે એ બિચારા ભાગીવાળી છો પણ આ કેટલાક અમે જોઈએ કાંઈ ખબર ન મળેલીઓ તો ભગવાન નો હં અને ઘણા તો જે કઈ સમજી ગયા એનો લાભ થયો મનુષ્ય નો દેહ પ્રભુ હતો મનનું કયું કરવું નહીં એમ આ વંદના મન શું ખબર બંધાર દરિયામાં ભાઈ કામ કરો કઈ કરતો નથી પણ કરજો હું તો કઈ કરતા છો ને ન કરું કે તો આજે કર્યું કાલે બીજું છીંદ કરું નહીં કે અમારા પાકા લગે કઈ હે આજ એક ધારું શરીર ન્યવહાર હોશિયાર થઈ ગયા કેટલા થાય એટલું કરવું જોઈએ એટલું કરવું જોઈએ જેવું પ્રાણી માત્ર ભગવાન ના માર્ગ માં થાય એટલું નહીં કરવાનું ઓજામાં કરવાનું હે ભગવાન એમ બને એમ આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ અને આ જગત માં રોશું દાઢું થી યાદ કરશે ક્યાંક ધર્યું થશે નહી થયું ઈટાણે સમજણ ને આગળ રાખી સમજણ કહી કે આ મનુષ્ય દેહ માટે નહીં તો પશુ ના પંખી ના દેહ તો છે ને બધા એના ત્યાં રામકૃષ્ણ ગોવિંદ બોલાય એમ નથી હો આત્મા કલ્યાણ સાધી શકે એવા સાધન નથી મનુષ્ય એટલે સાધન જ ભગવાને એવા દીધા કે વ્યવહારમાં રહીને તમે ભગવાન રાખી જ શકો અને વ્યવહાર છે ગ્રહ મેં રહે મે માને જુ મમે જન્મ જહિત્રહ ભક્તિ અતિહાસ જેને ભગવાન માં પૂરું હેત હોય ભલે ઘરમાં રહ્યા પણ મહેમાન ની માફક રહેવું ગામડામાં મહેમાન થાય ત્યારે આ ભેડુ ભાઈઓ કોસલી ખાટલા ધારે એની માટે ગોધડા બાલ આવો આવો આવો આવો મેહમાન ને ઓશિકા તરફ બે પોતે પામે જ પાસે બેસો સન્માન દેવું ને લાગલા ભાગમાં બહારે પછી ગપે ચડે ભગવાન તો અંબરવાના હોય ને અલગ મલગ ની વાતો કરતા હોય એમાં ફરી માખામાં ફરજામાં ગાય કે ભેંસ બાંધી હોય એનું વાછરું પાડું એ છૂટી જવું કોઈલા ને ગાય કે બેંસને પટેલ છૂટી ગયું પેલું પાડલું છૂટી ગયું કહેશો હે હે એમ કરતો એ બધામાં ફાળિયું બાંધ્યું હોય ને પૂરું છૂટું પણ છૂટ્યું પણ આકડો થઈને ઉઠે ગાય ને બેસીને કોણી માર્યું કોણી મારે બાદ મારીને પણ ખીલે બાંધી દે અને ઘરવાળા ઘર ગણી સાંભળું બનવા ખાતો હોય બાબુ એને ઘી બનાવું એ ચાલે એને દૂધ દેવું પડે દૂધ ખાઈ જાય મહેમાન કોઈ ખાય મારું બગીડું જે માન કે મારું કઈ બગીડ નથી આ જગત માં દ્રષ્ટાશ મારે એને રહેતા શેખવું જઈ ઘર ને છોકરા ને એનું હારું કરી દેવું ને એનું હારું કરી દેવું અને પોતાનું બગાડીને બેસે છે ખાવું નહી અને અકળાઈ જો આ જગત માં ભગવાને માણસ બનેલા માણસ તરીકે રહેતા શીખવું જાય હોય એને ભગવાન પેલા રાખવા ધર્મ પેલો રાખવો જગત નાશવંદ છે સદા સંબંધ નાશવંદના નક્કામાં છે એ મનમાં એક બાજુ નક્કી કરી રાખવું મારો આત્મા અને પરમાત્મા એને મારી જોડ છે એ જોડ લાંબા કાળથી આપણે નોખા પડી ગયા હવે ધ્યવું થઈ જવું છે એને ધ્યવું થઈ જવું છે નામ છે તું કઈ બાંધોડ કરી શકે નહીં અને અહીંયા બંધાઈ છો આ જગતમાં વચના આ બધી રમત કોણ રમેશ એનો ભાઈ બંધ રમે છે આત્મા નો છે મનજીભાઈ ઈ એને હેરાન કર્યો મુજીભાઈ મુસલમાન છે ભગવાન નો દીકરો તારે ન થવાય એને ભેળું એ તો મુસલમાન જાત એનું ખણું ખા ભગવાન નો દીકરો થઈ અને આજ રજમાન ના ભાઈ જયારે ખા એટલે તું ભૂલ્યો છુ જીવ અને મન હું પહેલી આ વાત આવી છો માન નબળાઘાટ કરે આત્મા હારા ઘાત કરે અનાદી કાળથી લખતો ભરતા ભરતા જીવ પ્રાણી માત્ર આવે છે અને દરેક યોની મનનું ધાર્યું કરીને આવ્યો આવે પોતાનું દાર્યું કર્યું જ નથી મનનું ધાર્યું કર્યું પણ એને ઓળખે કોણ કાગડો બેઠો હોય ક્રા ક્રા કરે ન કરે પણ એ કોઈલ જેવું બોલે મન કેમ જ બોલે બેડો હું કે એ કઈ ઓરાની બેઠે કરું કારણ કે માલી ભા મનજીભાઈ બેઠા છે એ અવાજ કરાવે છે આ જોડે તો આપણને બધા માણસ પણ આમાં ભગવાન નો ભક્ત ભગવાન નો આશીર્વું જુદો એનું જોગવું જુદો એનું સાંભળવું જુદો અને માયા એનું સાંભળવું જુદું એનું બોલવું જુદું પાંચ જુવાન્યા બરાબર હરખે હરખા મેળા થાય ત્યારે ઠટા બાજી લશ્કરી બોલતા જ ને પણ સજ્જ નું જે થયો ને એને કંટાળો આવે કાલે ક્યાં તીખળા જેમ કહેશો સજ્જન માં પોતાની સજ્જનતાને છોડતો નથી મન ભગવાને વાપરવા જ પણ ખવળું વાપરવું જોઈએ અવણું નો વપરાય એની ખૂબ ભગવાનના ભક્તે સાવચેતી કેસે રાખવી આ સજ્જન માં આવ્યા ભગવાને આજ યોગાતો આ યોગને વધાવી લેવો અને પોતાનો કરીને માની લેવો તો આમાંથી આ બધું જાણવા જેવું પડશે દરેક ક્રિયામાં કાલે આપણે વંચનાઓને વાંચ્યું દરેક ક્રિયામાં ભગવાન સંબંધ રહેવો છે ખાતા પીતા હાલતા ચાલતા દરેક મારા છતાં જેવી સાધુઓ ભણ જેવા હતા જગત તો અભણ હતું જ પણ એને શીખવી દીધું જૂના જમાના નું તમે આમ હશે કોષ ઉપર આવતો હોવા માંથી જયારે દેદી આટલી કળાવું નહીં ને કોષને ઠલવવા માટે એક માણસ થાળામાં ઉભો જ રહે ન હોય આમને ટાંગ્યો હોય અને ભળાઈ ને આવે જયારે ગરેડી પાસે આવે તો ખેંચીન ધાળા માં લઈ લઈએ બોલે આમ એટલે આમ એટલે ઓલે ઠલવે અને પાછું જવા જ એક કોષે રામ રામ રામ બોલવાના સ્વભાવો હતા ઓ આજ કોઈ યાદ નથી કરતું હો એમાંય રામ હવે વહીવજ્યો હતો રામ બોલો ભાઈ રામ બોલતા હો સુધરેલા બહુ હોય ઈશ્વર માં રામ બોલામો જુદી રીતે થઈ ગયા આપણે દૈવી આત્માવો હોય આ સત્સંગમાં ભગવાને આપણને ઓળખાણ આપી તો આપડી જીવ બધી ક્રિયા એ ભગવાન ના વાળી ગોઠવી દઈ ખાવામાં પીવામાં સુવામાં જાગતા કામકાજ કરતા ભગવાન ના નામનો સંબંધ જોડી દેવો પથારી માં સુતા હોય ને જાગવાનું થાય જૂના સાધુ શીખવતા ઊંઘ ઉગવાની થાય એટલે આંખ નો ઉગાડી જાય આંખ વેચી આંખ ઉગાડી એટલે કાંઈક દેખાઈ જાય એક ન સંકલ્પ આઠ બીજી ને ભગવાન ના મંદિર ના દર્શન કર્યા હોય ક્યાં ભગવાન નું નામ લીધું હોય એને પેલા શ્વાસમાં તરફ લઈ લેવ અને પછી જાગ ઉપનિષદ માં એ મજાની કથા આવે ઉત્તિષતા અને જાગ્રતો જો ઉઠ ત્યાજ કર ના પાડે તમને પૂછ્યું મેજો ઉઠ હું કામ લેજો ખબર ઈસ્ટ કહું છું ને ઉત્ત્રીસ જાગ્રત ઉઠ જાગતો હોય એને આ હાચું ના ઘોટું આ બરાબર આ બરાબર નહીં જાગતા ને દેખાય ઊંટ કરો પણ સાબી જાય ઊંઘમાં પાછો ગઈ હા જાગવા ઊંટ અને જાગ ભગવાન નું નામ લે ઈ જાગૃતિ છે એને ભૂલી ને જાગ્યો તો જાયો નથી ઉત્પીષ્ટતા જાગ્રત થઈ તો પેલા ને પછી ઉભા થાય જગત માં તું ભાઈ છે એવું બધું પણ ઉપનિષદો કેતા હશે નઈ ગયા હોય એને તો ઉત્ત ભગવાન શિવાય બીજું ન હંબાય તો જાગેલો અને જો બીજું હંભાળવા મીંડો તો એ ભૂલેલો જ ઉત્પિષ્ટતા જાગ્રત ભગવાને વજરાતમાં ઠેર ઠેર આપણને ઉપદેશ આપ્યો આવો સત્સંગ નો જોબ મળ્યો છે હવે જગતમાં જે રોકાઈ રહે એના જેવો તો કોઈ પૂરખો નથી હો આ દેહ ભગવાને આવ્યો એમાં જોવાની ઉંમર હોય એને તો બહુ જાગુવું પડે કૌઠા તો ઠીક હે હવે એને જ્યાજ એમ કોણ કે મા બાપે નથી આજ ગુરુ કહેતા નથી દિશાઓમાં કોઈ કહેતું નથી આજ ઘોર અંધારું કળિયુગનું વ્યાપી ક્યાં છે આત્માઓને યાદી આપનાર કોણ ક્યાં જ ન મળે હા તો સત્સંગ હશે ઘણી વખત કહું એટલે શું સતનું સંગ હવે આને ખબર એ નથી સત શું કહેવાય ને અસત શું ઈ કેવી રીતે સત્સંગી થાય કંટી બાંધી એટલે સત્સંગી એમ ને સત સંગ કરે તો સત્સંગી પણ એ સતને જ ઓળખતો નથી અને કંટી બાંધી એટલે સત્સંગી એમ ને આ ઘણા શબ્દો એવા છે મહાપુરુષો એ બરાબર સમજાયેલા અભાગીઓ જીવ એને કોઈક યાદ કરે બાકી ખબર જ નથી ખાવું જ અમને દખાય નથી ખબર જ નથી બરાબર લગ્ન જાણું બાકી આપડે ભજન કરવું છો બોલો રામ બોલો ભાઈ મારા લગ્ન માં બોલાય રામ બોલો ભાઈ રામ બોલાયું રામ પણ આ રાગમાં નો બોલાય રાગમાં બોલવો લેવી પડે ભગવાન એ મનુષ્ય બનાવ્યા હવે જેમ ભગવાન ને નજીક થવાય એ રીતે રહેતા શીખીયે અને નહીં તો આ જગત ના સુખ છે ઉનાળાની લુ જેવું છે એ મારે એમ કે ભાઈ દુખે મારે સુખે મારે ભગવાન નો સંબંધ રે તો મારે એટલે આપણે ભગવાન નો રાખતા શીખ મુસા